सहजानंद स्वामी महाराज पुरुषोत्तम परम दयाल के नाथ निरख्याच श्री भक्ति धर्म नाबाल के नाथ निरख्या सुखदाय सहजानंद के नाथ निरख्या सत्संग सुख कंद किना अंगो अंग विनाश के नाथ निरख्या उलास के नाथ निरख्या प्रथम पेखी ने बे पाव के नाथ निरख्या आवे अंतरे उच्छाव के नाथ छे निरख्यालियात के नाथ निरख्या चोटे आंगलियो जो चीत के नाथ निरख्या जमणे अंगूठे नख मनाथ निरख्या शोभे के नाथ ऊर्धरे श्रीजी महाराज नाथ अंगरखी अंग ध्यान करने मूल वस्तु छगवान हयया मे जे घर जे गांव जे सोसायटी एम जेवाणसों वसेव वरण सर्जा आप घर आत्मा है ये अपरूप भगवान तो एम बैठेला है वसेला है अपने अव कर मन बुद्धि चीत अहंकार इंद्रिओ इंद्रिओ ए आख कान नाक आदि बदाय उपकरण है यहां भगवान वसे भगवान है सर्व सुख नु धाम તો એ વસે તો સુખ તો આપોઆપ આવે ગુલાબના મોગરાના ડોલરના સુંદર મજાના પુષ્પો લાવીએ તો સુગંધી આપોઆપ મળવાની છે અને જો ગંદી વસ્તુઓ ઘરમાં લાવ્યા તો ગંધ પણ છે દુર્ગંધ છે જગતમાં દુર્ગંધ છે ને ભગવાનના ચરણમાં સુગંધ છે સુખ છે થોડું પેલા સમજવા જેવું જિંદગી જુઓ આપણો જન્મ થઈ ચુક્યો છે હવે મૃત્યુ જ બાકી છે મૃત્યુ એટલે ઓલરેડી ડોક્ટર સર્ટિફિકેટ આપે એ બાકી તો પ્રતિક્ષણ મરીય જ છે પ્રતિક્ષણ મૃત્યુ ચાલુ છે જે આપણી આયુષ્ય છે એ સતત ઘસાય છે ને એ મૃત્યુ જ છે મૃત્યુની ટ્રેનમાં બેસી ચુક્યા છીએ ક્યારે ટર્મિનલ આવે એની જ વાત છે આયુષ્ય તન નિર અંજલી ટપકત હે શ્વાસો સ્વાદ હરિભિજાવીને જાત હે અવસર ઈશ્વર દાસ હાથની હથેળીમાં અંજલી બનાવીને પાણી ભરીએ તો એ બધું પાણીથી સ્ત્રોવવા માંડે ને આંગળીઓમાંથી टपकवा टपकता टपकता क्यारे खाली थी जाए थे अपने खबर होती नहीं बस एम श्वास एना द्वारा आयुष्य टपके मूलवात जन्म थी चुको मृत्यु बाकी जन्म ने मृत्यु एनी वे गाड़ो एनुम जिंदगी एटले जिंदगी एट समय સાઠ સેકન્ડ નો 1 મિનિટ થાય સાઠ મિનિટ કલાક ચોવીસ કલાકનો એક દિવસ થાય ત્રીસ દિવસનો એક મહિનો થાય બાર મહિનાનો એક વર્ષ થાય એવા પાંચ દસ પચીસ પચાસ સાઠ સિત્તેર એસી વર્ષ થાય એટલે આપણું શ્રી પ્રતિમ શ્રીધરમ થઈ જાય ત્યારે પૂરું થાય टो जिंदगी स्पाने को खबर मरवाई अटक अटकवे प्रयासों करख ठहर निष्फल गया सुधारवा प्रयास कर जिंदगी फाय तकपास होम अभ्यास हो, ए, हो सर्जन सपूत खान दान का कर्नल कप्तान होत्र जुआन हो, जत्रल जुवान हो। की तुमान तु, तु, कमान तूफान का ऐसे इजनेर हो, हो। कलाकेफ सब पुराण का सुखद स्वभाव हो दिल दरियाव हो फर पिंगल बचाओ अंत बने नहीं प्राण का भलेने गे टुकड़िया विद्या हो, हो। तो मौत ટાળી શકે એમે તપાસ કર્નલ કપ્તાન હોય જત્રર તુસે મેર હોય મેરું પર્વત જેવું તો એનો ભટ પડતો હોય એવું એનું વજનદાર મતલબ કે પ્રભાવી જીવન હોય જિંદગી હોય એ સ ઇજનેર હોય માપગીરી મેર હોય કલા બોતેર હોય બોતેર કલાઓ જાણતી વાકઅ સબ પુરાણ કા બધા શાસ્ત્રો એ જીવાગ્ર હોય સુખદ સ્વભાવો દિલ દરિયાઓ હોય પર પિંગલ બચાવ અંત બને નહી પ્રાણ આ જિંદગી પણ જીવન એનાથી જુદું છે જિંદગી એટલે સમય પણ જીવન એટલે સમય વાપરવાની કળા બસ જિંદગી મળે અને આપણા હાથમાં પણ નહીં પણ સમય વાપરવાની કળા જીવન આપણા હાથમાં છે બધાની પાસે જિંદગી એટલે સમય છે પણ વાપરવાની કળા બધા પાસે નથી એટલે કે જીવન જીવવાની કળા નથી એટલે તો સેમિનાર ભરવા પડે છે હાઉ ટુ લીવ જીવવું કઈ રીતે એટલે બધા પર્સનાલિટી ડેવલપમેન્ટના બધા ક્લાસીસ રાખવા પડે છે કેમ વ્યક્તિત્વ નિખારવું કેમ જીવવું કે દોઢસો ગધેડા યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ભેળા થયા વિચાર કર્યો હોય ક્યાંય મળે નઈ છતાં બધેડા બધા ગધેડાની એક સરખી સ્ટાઇલ છે જો આપણે કોઈ ની એક સરખી હોય તો કહો ગધેડા ને આપડે મૂર્ખ કહીએ છીએ પણ ક્યારેય ટ્રાફિકમાં કોઈ ગધેડું ઝપટમાં આવ્યું હોય કયો આપડા કરતા ડાયા હોય જીવન જીવવાની સમય વાપરવાની કળા બધા પાસે નથી હોતી ક્યાંય શીખવા મળતી નથી ક્યાંય મળે એ તમે ગમે તેટલી યુનિવર્સિટી કોલેજો શાળાઓ ગમે ત્યાં જાવ ભલે ભરજો હાઉ ટુ પર્સનાલ ડેવલપ પર્સનાલિટી સત્સંગ નો અર્થ જુદો છે અમુક લોકો સમય ને વેડફે છે બેકાર રીતે વેડફે છે ઘણા કામ હોય છે હવે જુગારના પત્તા લઈને બેઠા હોય શું કરે છે વેડફે જ છે ને સમય વ્યસનો લઈને બેઠા હોય ન જોઈ શકાય એવી બધી ચેષ્ટાઓ ડાઉસ એમાં સમય લઈને બેઠા હોય છે શું કરે છે એ સમય નું સમય વેડફે છે એવી કેટલી બધી આપણે ક્રિયાઓ કરતા હશે એટલે જીવનમાં સમજવા જેવું છે ત્રણ વસ્તુ જો આપણા નીકળી જાય તો આપણે તાત્કાલિક શાંતિ પામી एक वृद्धा चेष्टा एट क्रिया ये जो बंद थी जाए बिनजरूरी कई अपने प्रवृत्ति कर सतने कोई पूछे ना शांति मेलवे शु करवा तेज करो छो बंद करो બંધ કરો જે કરો છો એટલે શાંતિ જ છે પરમ શાંતિ આપણે જે જે કરીએ છીએ એમાંથી દુઃખ ઉભા થાય છે સીધું સાધુ છે એટલે વૃદ્ધા ચેષ્ટા વૃદ્ધા ક્રિયા એ માણસ બંધ કરે વૃદ્ધાવાદ બંધ કરે વિવાદ જોડા જીભા જોડી કારણ વગરની દલીલો તે ચર્ચાઓ કરવાનું શું એટલે આપણે ત્યાં મૌન બહુ મહિમા છે પાણીનું મૌન ભલે સ્થૂળ લાગે પણ પ્રારંભ તો ત્યાંથી જ છે એનાથી ઘણું બધું મળે છે વૃદ્ધા ક્રિયા વૃદ્ધા વાદ વિવાદ વાણી વિલાસ બંધ થાય બે ત્રીજું વૃદ્ધાચિંતન નકામું વૃદ્ધા એટલે વળી કોઈને કરો વૃથ્થા જ ન સમજાય તો મધુ કે આ વૃદ્ધા શું છે વળી કઈ ચીજ છે વૃથ્થા નામની નકામ નકામી ક્રિયા બંધ કરવી નકામો વાદ વિવાદ બંધ કરવો અને ત્રીજું નકામું ચિંતન વિચાર એ બંધ કરે તો માણસ પરમ શાંતિ પામે એટલે વેડફીયે છે મોટાભાગનો ઘણો બધો સમય કૂથલી ને કામનીમાં કૃષ્ણધામ જામનીમાં જારી કરી જામનીમાં ખૂબ બેઠો ખોય ને જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને જાય જાય જીવતર જોને જળ વહી જાય સાથે જંતુ ઊભી જાય જાય ખાય ખાય ખલક ને ખોતરીને ખચિત નખ ખાય નેણ ખાય શીરની શીખાય ખાય કામની ને કૂથલી માં કૃષ્ણાધામ ચામનીમાં જારી કરીને વેડફુ કેવાય કૂથલી ને કામની કૂથલી કોક ને કોક ને લઈને બેઠા હોય વિચારે લીધો જ હોય કોઈને કા પરિવાર નો કા ફ્રેન્ડ સર્કલ માંથી કા પાડોશી માંથી કાંઈ કોઈ ક્રિકેટર ને કઈ કોઈ રાજકારણી ને અમેરિકા સુધી લાંબા થાય બેઠા બેઠા ઓબામા ને સલાહ આપે મને કેવું પડ્યો કાળીઓ ગાદી પર ચડી ગયું પણ મારો તો આયતમા કહે છે સફળ નહીં થાય તારો આયતમાં વાળનની વાટકી જેવડો હું તારા દાંપત્ય જીવનમાં સફળ નહી થઈ શકતો અને ત્યાં ઠેઠ અમેરિક્યા ક્યાં લાંબો છો કોઈક લીધો જાય બેસો બેસો કેમ છે તમને કઈ ખબર છે આપડે કઈ ના એટલે મજા પડી જાય ના તો બેહો હું તને વાત કરેલો છે કે નહી અથવા પેલી છે કે નહી હા એનું આમ છે બેઠતા હોય બધું અમે ઓળખી એનું તો આમ છે અહીંયા શું કામ જાય છે ત્યાં શું કામ જાય છે શું કરે છે તમને જો આ જો આ છાપેલા બહાર પીડ્યા જો ઈ પાછા ખિસ્સામાં રાખે આપણે ખોટું ને આમાં ઉધાર વાત નથી કરતો આમ જુઓ તમે જો કેટલાક વાંચી જુઓ તમને સમય હોય આપડે સમય નથી શું થોડોક તો કાઢવો જોઈએ કોથલી કામની કામની ને સ્ત્રી બસ તો કોઈ સ્ત્રીઓની ચર્ચા ઉપાડે કોથલી ને કામનીમાં કૃષ્ણદામ ચામનીમાં કૃષ્ણાદામ કૃષ્ણદામ જલ્દી સમજાય નહી આ કવિતા એવું છે થોડું કૃષ્ણધામ કાળું નાણું બ્લેક મની કવિ કહે છે વૃથ્થા છે શું કામ કાળા નાણાં કરવાની મહેનત લેવી પછી એને સંઘરવાની સાચવાની આ બધો જિંદગીનો મૂલ્યતમ સમય વેડફવાનો રસ્તો છે કાળું નાણું કૃષ્ણધામ ચામની માં એટલે ચામની એટલે ચામડું તો કોઈના રૂપ ચર્ચામાં ઉતરી દે જારી કરી જામનીમાં જારી એટલે વ્યભિચાર જામની એટલે રાત્રિ રાત્રિ વૈશ્યાલ્યો એમાં વ્યતીત કરી ખૂબ બેઠો ખોય એ જીવડા વિચાર તો કર્યું છે ખૂબ બેઠો ખોય ને ખોયું છે જમવા જમાડવામાં બસ બે પાંચ પૈસા હોય ભૂખ નો હોય તોય કઈ ખાય ખાય કરે જ રાખવું ફ્લોર મિલ દળી જ રાખે એમાંનું મોઢું દળીએ જ રાખે દળી જ રાખે કેટલો અપલખનો સ્વભાવ હોય છે ગમ કાઢી ને ચગડ વગર ચગડ વગર ચગડ વગર આપણને જોઈ જ એમ થાય થાકતા નહીં હોય અને પરપોટડી જેવું કરી રાખે અને પછી ગમે ત્યાં થક દઈ ને નાખી દે અને પગે ચોટી જાય ચકલી ટેટા જેવું ઘસી ઘસી મરી જાય તેવું ઉખડે નહીં જમવામાં જમાડવામાં આવે દેશી હરિકન ફાનસ રહી ગયા લે ધીમા નગારા વાગતા હોય દેશી ખાણો રોટલો રીંગણા નું આવું બધું સરસ મજાનું માખણ માખણ ચોખ્ખું થોડું હોય ખાવા જેવું જ ન હોય માખણ તો કોઈ દિવસ ખાવું જીવવું હોય ગાય નું ઘી સારું માખણ ના અડાયોબાનું ઘી કે માખણ કઈ અડવું નહિ માખણ એ પાછું એટલું ઉત્તમ નહીં એટલે જાત જાત ને રેસ્ટોરા બધા એના લિસ્ટ હોય ક્યાંય કેટલો ભાવ નહી બધો ખાવું પીવું ખવડાવવું ઠીક છે ખવડાવે તો એનો કોઈ વાંધો નહીં પણ એ સમય નો વેડફાટ જ છે ભૂખ હોય ને જમીએ એ જરૂરી છે પણ ઘણા કઈ ન હોય ભાડ્યું ખાવું જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં વિચાર કરો આપણે બીજાનું બગાડવા માટે ઘણી કેટલી મહેનત કરતા હોય એટલી આપણા જીવનને સુધારવામાં જો કરીએ ને તો સાક્ષાત ભગવાન આવીને સામે બે બીજાને બગાડવામાં કેટલો રસ લેતા હોય છે ગુણાતીતાના સાહેબ બહુ સરસ કહ્યું છે કે બીજાના દોષ જોવાનો જેટલો આ જીવને ચાડ છે એટલા પોતાના દોષ ટાળવાની જો ચાડ હોય ને તો ભ્રમરૂપ થઈ જાય બધા દોષ ટળી જાય કોઈ કસર ના રે બીજાના દોષ આપણને તરત દેખાય છે પણ આપણા દોષ કદાચ દેખાય તો બહુ સારી વાત છે પણ ટાળવાની વાત આવતી નથી બધા એવા ન હોય પણ ટાળે એટલો પરિશ્રમ ત્યાં લે છે એટલો પોતાના મલ્ક બીજાનું બગાડવા ઘણા કોણ જાણે ક્યાં નક્ષત્ર માં જન્મ છીએ એ લોકોના એ આપણે અભ્યાસ કરવો જોઈએ આખી જિંદગીમાં બહુ એવા કામ કર્યા હોય ખરેખર એવા કામ કર્યા હોય યમપુરી ની અંદર એને એવોર્ડ આપવો પડે દરેક ગામ હોય ને ત્યાં એવા પાછા એવા બે પાંચ નમૂના હોય અને એને એક એક ઘર બાકી ના રાખ્યું હોય ક્યાંય ન હોય બીજા ને નડવામાં કેટલો સમય નાખીએ છીએ કેટલો પૈસો વાપરીએ છીએ કેટલો ફોન વાપરીએ છીએ નડવામાં કેટલું પેટ્રોલ બાળીએ છીએ ભળી કાઢી છે ત્યાં જાય બગાડવામાં નથી આશાબુદીન ભાઈ કહેતા કે ઘણી વાર આપણે માંદા પડી ત્યારે સંબંધીઓ જોવા આવે હમદર્દી થી ના આવતા હોય સાજા થઈ જાય જોવા આવ્યું સાજા થઈ જાય એમ નથી ને અને ખરેખર આવા સમાજમાં એમાં ખાસ પિતરાઈઓ સંબંધીઓ નજીકના તો બહુ હોય મરી જાય ને તો સારું બીજાનું બગાડવા માં તો પેલા કેળાની દુકાન નાખીને બઉ સારી ચાલે કેળા ને હોલસેલ વેપારી હજારો રૂપિયાનો રોજ વકરો હજારો હવે બીજાનું બગાડવાનો જેને તાન છે સામે દુકાન નાખી કેળાની જ નાખી હા જોયું આ મારું હારેક કરી અહિયાં નાખી સામે ના તો પાડી શકાય નઈ લોકશાહી ના તો પાડી શકાય આ દસ રૂપિયા ડઝન કેળા વેચે સમથીંગ આપણે સમજીએ એને શું ભાવ રાખ્યો આપણે કીધું નથી એટલે શું કરવું દસ રૂપિયા ડઝન એ રૂપિયા આ લેખે આ બધા કેળા દુકાનદાર વેચે પેલો જ સામે દસ રૂપિયામાં જ વેચે માર્કેટ તૂટે એટલે આને વિચાર કર્યો જે જામેલો વેપારી હતો ને એને વિચાર કર્યો આપણે થોડો ભાવ ઘટાડ નાખીએ એટલે આઠ રૂપિયા કરી નાખ્યા તો એટલે આઠ કરી નાખ્યો એટલે આ કે મારવા તો ગજબ છે એટલે એને છ રૂપિયા કરી નાખ્યા પેલા એ છ કરી નાખી અને ચાર કરી નાખ્યા ચાર એટલે ક્યાં જાય લોસ માં મીંડું ચાલવા તો એટલે એ ચાર કરી નાખ્યું બગાડવા જ આવ્યો હતો એને નક્કી જ કર્યું હતું દુકાન બંધ કરાવી દેવી એટલા માટે જ આવ્યો હતો બોલો એ આને ખબર ના હતી બીજાનું બગાડવા ચાર રૂપિયા નું કરો ભાવ તો એને ચાર કરી નાખી ને એવી લાગી ગઈ ને કે આ ક્યાં સુધી તાગ છે હું તો પાંચ વર્ષનો જામેલો વેપારી છે બે રૂપિયામાં ડોલે બે રૂપિયા કરી નાખ્યા અને આને પછી એવી જામેલા ને ચડી મફત કેળા મફત બોલો તો પેલા એ મફત માં નાખ્યા પણ આ જામેલો એ કે મફતમાં મફતમાં લેવા દે કેટલી વાર ટક્કર લે છે ચાલવા જ દે એમને ભલે ધર્માદો થાય પણ આને ધર્માદો થોડો કહેવાય એક મહિના સુધી આમને ચાલ્યું છેવટે જામેલો હતો ને એના હાટકે પહાડા નોખા મહિના પડવાય માળું ગયું મિલકત તો બધી સાફ માંડી થવા અને પેલો સામે તો કઈ ઉઠાવતો જ નથી કે મારો આ શું હશે હવે તો દુકાન બંધ કરવાનું જ આવી ગયું વેળું હવે બંધ જ કરી દેવું માલે પરચેસ કરવાનું બંધ કરી દીધો ને પાટિયા ઉતારી લીધા ને પણ એનેથી હું એકવાર એને મળી આવું પાટિયા ઉતારી લીધા દુકાન વધાવીને બંધ કરી દીધી અને પેલા મળવા ગયો કે ભાઈ તમે હાવ નવા હવા અને મારી સામે પાટિયા નાખ્યા અને હું જેમ જેમ એમ એમ તમે બધું કરતા ગયા મારે અત્યાર સુધીમાં લાખો રૂપિયા ધોવાઈ ગયા મારા ભાઈ આઈ ગયા તમારી એક રૂપિયો ગયો નથી હું તો તમારી ત્યાંથી એના ભાવે કેળા લાવતો મારી એનાય ભાવે વેચતો હું બીજેથી ક્યાંથી લાવતો જ નહોતો બીજાનું બગાડવા અમે એક ગામડે ગયેલા સાવ બનેલી વાત ત્યાં પછી નીકળ્યા ત્યાં સ્કૂલ જોયી સ્કૂલ માં ઓળખીતા થોડા ગ્રાઉન્ડ માં ઉભા રહ્યા ત્યાં એક ડંકી બોર હતો જ બાજુમાં બીજો બનતો અમે કીધું આ છે બિલકુલ તાજો દેખાય છે સવારે ડંકી ફિટ કરવાની છે આ તો શાળા છે બાળકોનું ગામજનોનું નગરનું એનું કામ છે અમારું તો નથી જ પણ એવા અનાળી લોકો કોઈ હોય છે સવારે ડંકી ફિટ કરવાની છે હેન્ડપંપ અને રાત્રે આવીને પથરા ટુકડાઓ મરેલા ઉંદર એવું બધું આમાં નાખી અને આખો બગાડી નાખ્યો શું હાથમાં આવ્યું હજી ખબર નથી પડતી માથા ભારે ગામના માણસો એના છોકરાઓ કોણખી નિષ્ફળ ગયું મને થયું કે બીજાને બગાડવામાં કેટલો રસ એટલે બીજો કર્યો પણ અમે બધા શિક્ષકો કોઈ ને કોઈ ચોવીસ કલાક અખંડ રહીએ છીએ જેવું પૂરું થાય ને રાતોરાત ફીટ કરી દેવું બધું આ ન બગાડ છે આવા માણસો હોય છે બીજાનું બગાડવા એક પૈસો આપવામાં આવ્યો નહી કોઈ નઈ કોઈને એક પૈસો આપવો નહીં અનાથાશ્રમ વાળા ફાળો લેવા આવ્યા તો બે છોકરા નોંધાવ્યા લેતા જ તમે કીધું કઈક ફાળામાં નોંધાવો બે છોકરા લેતા જ નાખ્યો બેઠેલો કોઈ દી ધર્મસભામાં સંબંધીઓ લીધે આવી ચડ્યો છે એમાં પછી આરતી છેલ્લે ફરવા માંડી ને તે પછી સૌ નાખે તો એમ થઈ ગયું કોઈ દી આમ ઝપટમાં નથી આવતા હવે આ બધા નાખે છે ખિસ્સા માંથી પાંચ પૈસા કાઢ્યા ને આમ નાખવાનો વિચાર તો થાય કરવો જ પડે નઈ એમ બધા કે શું પણ હવે કોઈ દી છોડ્યો ન હોય એટલે હાથમાં બરાબર ગરમી લોભિયો પકડે બઉ ત્યાંમાં પછી થયો તે પછીનો ટપકવા માંડ્યો તો લોભિયો રૂપિયા સામે જોઈ કે અરે તારે જવું પડે છે તો મુંજાય છે રોવે છે રો મત મેં તું નહીં છોડું કે એમ કે પાછો ખિસ્સા મૂકી દીધો એક જણા રૂપિયો રૂપિયા ને ખેંચે તે ઠાકોરજી મંદિર ગલા પેટીમાં ખુબ રૂપિયા હોય તે સિક્કો રૂપિયા ને લઈને ઉપેરે રૂપિયો રૂપિયા ને ખેંચે નામ જોવે વારે વાર રૂપિયા ને ખેંચે હવે આમ બે ત્રણ વાર કર્યું ને હાથમાંથી વેવ ગયો ડબદ અંદર તો બોલ્યો ખરો રૂપિયા ને ખેંચે જાજા રૂપિયા એક રૂપિયા ખેંચી ગયો એ કઈ પૈસો આપવામાં આવ્યો નહી કોઈને જળ વહ્યું એવી રીતે જંતુ પાણી વહી જતું હોય તો એની સાથે માછલાઓ બધા નાના જળચરો પણ વહે એમ તારું જીવતર છે એ વહી જાય છે અને સાથે સાથે જે બધા છે ને તારા કર્મો એ પણ આમ વહેજ જાય છે તો એ વેડફે છે સમય બીજો પ્રકાર એવો લોકોનો છે કે જે સમયને વાપરે છે વાપરે છે વાપરવો જ પડે તમારે કોઈ વસ્તુ લઈ હોય તો પાંચ દસ રૂપિયા આપો એને વાપર કહેવાય ને ત્યારે ચીજ મળે એમ સમય છે પણ હવે એને ખાવા જોઈએ તો મહેનત કરવી પડે રસોડું કરવું પડે કઈ મજૂરી કરવી પડે બધું જ કરવું પડે કામકાજ કરવા પડે અરે શું પડે સમય જ જાય છે ને છોકરા છે ને આમ બિલકુલ બે ત્રણ દિવસ પહેલા છોકરા પાથરી લાંબા થાય શું કરો છો શું છે શું શું હા સુઈ જવાનું આમ હા સુ જવાનું શું કરવાનું નહીં સુઈ જવાનું ગજબ કેવાય કેટલું આમ સાત કલાક છ કલાક બસ જેવી મોજ કઈ નઈ કરવાનું કઈ વિચાર કરીએ આપણે કરોડો માણસો લો લાંબા થઈ થી પીડા હોય પથારી ને શું કરો હું વિચાર કરીએ શું કરો બસ હું છે ને આ વિચાર કરે તો એમ ગાંડા થઈ જાય કઈ નઈ કરવાનું પીડું જ રહેવાનું મળદા પીડ્યા પીડ્યા હોય કોઈ ઠેકાણા ના હોય વિચાર નથી ધંધો છે આ ધંધો કહેવાય લાંબા થઈને હુઈ જવાનો હા તા આઠ આઠ કલાક કેમ જાય છે સમય જોવો ને તો સમય કઈ ખબર નથી રહેતી ને લાંબા થઈને હોઈ જાય શરીરની રચના છે એટલે શરીર મનના થાક ઉતારવા આ બધું જરૂરી છે તો ત્યાં આપણે સમયને વાપરવો પડે સમય આપી અને આપણે ઊંઘ ખરીદવી પડે છે અનાજ ખરીદવું પડે છે મજૂરી કરવી પડે છે ખેતીવાડી ઉદ્યોગ આ બધું કરવું જ પડે છે ખાવા પીવા કપડા લતાર રસોડું અને જો આપણે કેટલો સમય બો છોકરા ઘર પરિવાર મકાન બનાવવા આ બનાવું તે બનાવું ઉદ્યોગ સ્થાપવા ફલાણું કરવું બીજે જવું વ્યવહાર રાખવા મામા બાણા ના તેને વરાવા પરણાવવા બેનો દીકરી મામેરાને કરી મરણ ને પરણ ને લોકઈ ને ખરખરે વિવાહ આ બધું કઈ પાર છે દરેક ગાડીને એક જ પ્લેટ હોય પ્લેટ એક જ હોય આને તો કેટલી કોકનો હાળો થાય કોઈનો હાડું થાય કોઈનો જમાઈ થાય કોઈનો બનેવી થાય કોઈનું કાંઈ ન થાય કેટલી બધી પ્લેટ એક ને કેટલી પ્લેટ છે લેન પ્લેટ કોઈનો મિત્ર થાય કોઈનો દુશ્મન થાય ગણા ગણાય ને એટલી નાન પ્લેટ છે સમય આપીને આ બધું આપણે ખરીદીએ છીએ જીવન જરૂર એ કરવું જ પડે પણ એક વસ્તુ બહુ માર્મિક તમને ખાવું સમજાય ને તો હલી જવાય એવી વાત છે ન સમજાય તો એમને બેસી રેવાય છે તમારી પાસે મોબાઈલ છે એ મોબાઈલ તમે પાંચ હું પાંચ માંડું છું પાંચ હજાર ખરીદ્યો બઉ સમજો બૌ મજાની વાત છે હા પાંચ માં મોબાઈલ ખરીદ્યો ખરેખર પાંચ હજાર કિંમત છે નથી દુકાનદાર તો ચાર માં જ આવ્યો હોય ને સમથીંગ માની લો અને પાંચ હજાર તો નથી એ તો નક્કી ને એ તો નક્કી ને દુકાનદારને ચાર હજારમાં આવ્યો છે તમને પાંચ હજારમાં પરણ આવ્યો છે ચાર હજાર તો નથી જ બરાબર દુકાનદારને ચાર હજારમાં પડ્યો તો ચાર જ એની કિંમત છે એને હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર જે હશે ત્યાંથી લાવ્યો છે કદાચ એને ત્રણ હજારમાં જ આપ્યો હોય તો ચાર એની કિંમત નથી ત્રણ છે હોલસેલ વાળો જે લાવ્યો છે એ એનાથી મોટા મથક ડિસ્ટ્રીબ્યુટર હશે જે આખો એરિયા વાઇઝ કે નેશન વાઇઝ એ ત્યાંથી લાવ્યો હશે તો એને બે હજારમાં આપ્યો હશે જે એને ત્રણ હજારમાં લીધો એની કિંમત નથી તો જે વડું મથક છે ત્યાંથી એને લીધો છે એને બે હજારમાં આપ્યો છે બે હજાર એની કિંમત હશે મૂળ કંપની વાળા પાસેથી એને ત્રણ હજારમાં જ લીધો હશે મૂળ કંપની વાળામાં આપ્યો છે એની કિંમત માની માની પાંચસો રૂપિયા નો હશે ત્યારે કંપનીએ પાંચસો રાખીને તમને હજારમાં આપ્યો છે પાંચ હજાર આપ્યા અને મોબાઈલ કેટલાનો છે પાંચસો સીધું સાધુ તમે ગણિત ગણો કે આપણે જે વસ્તુ ખરીદવા માટે આપણે જેટલા પૈસા આપીએ છીએ જે વસ્તુ આપણે આપીએ છીએ એના કરતા જે વસ્તુ ખરીદીએ છીએ નાની હોય છે નજીવી હોય છે ક્ષુદ્ર હોય છે એની કિંમત બિલકુલ ઓછી હોય છે જે આપણે એના કરતા વધારે કિંમત ચૂકવીએ છીએ એટલે આપીએ છીએ હંમેશા કોઈ પણ વસ્તુ ખરીદવા માટે આપણે જે આપીએ છીએ એની કિંમત વધુ છે અને લઈએ છીએ એની કિંમત હંમેશા ઓછી છે એમ સમય છે એની કિંમત વધુ છે અને એ સમય આપીને આપણે પુત્ર પરિવાર બૈરા છોકરા ગાડી બંગલા જે કંઈક પેદા કરીએ છીએ એની કિંમત બિલકુલ ઓછી ઓછી છે એને ખરીદવા માટે આપણે બહુ બહુમૂલ્ય ક્યાં પાંચસો રૂપિયા ને ક્યાં પાંચ હજાર એના થી અનેક ગણો આની અંદર ડિફરન્સ છે એવો કિંમતીના મોબાઈલ ને પાંચ હજાર આપીએ છીએ અઢી અઢી લાખની સામાન્ય ગાડી આવતી હોય તો શું અઢી લાખની તો હોય જ નહીં ને મારુતિ છે હવે એને ફૂંક મારો તો ઊંધી થઈ જાય લેવા જાવ તો કે બે ત્રણ લાખ હોય એ ઠોઠું પછી અધારમાં તૈયાર માણ થતું હોય થતું હોય આપણે જે વસ્તુ ચૂકવીએ છીએ એ વધારે કિંમતીનો જે સમય છે ધંધો કરીએ છીએ જે જે જે વસાવીએ છીએ ઘરમાં પછી પરિવાર તેના માટે જે જે આપણે સમય આપીએ છીએ એ વસ્તુઓ જે લાવીએ છીએ એ બધી જ એની આગળ બિલકુલ ઓછી કિંમતની છે એટલે એ વેપાર ખોટ નો છે પણ હવે કરવો પડે છે કરવો પડે છે ને આપણે હવે મોબાઈલ પાંચ હજારનો જોઈએ છે લેવો જ છે તો આપણે કઈ ફેક્ટરીમાં તો જવાના જ નથી એટલે સમજીએ તો એ કરવું જ પડશે એટલે વાપરો કેવાય વેપાર કર્યો કેવાય સમયનો આપ્યું ને લીધું પણ ત્રીજો સર્વોત્તમ રસ્તો છે સમય ને વાવણી કરવી सर्वोत्तम रोने समय करे वेपारा दाणो अपने वही तो एक घो दाणो एक बाजरा ना दाणो एक जुआर ना दाणो बीजा सेंकड़ो कण एना जो पैदा करे पांच हजार नो कि पच्चीस हजार नो ते मोबाइल ला ये मोबाइल बीजा एवं पांच सौ मोबाइल पैदा करते समय वो વાય કોને કહેવાય શ્રીજી મહારાજ નું ભજન કરવું એનું નામ બાકી વેડફો અને વાપર્યો વાયો એને કહેવાય ભજન કર્યું એટલે તુલસીદાસ બહુ સરસ કહ્યું છે તોલસી पंच रत्न है इस संसार में पंच रत्न है सार क्या है क्या हरिभजन अरुसंत मिलन दया दान उपकार पांच वस्तुज रत्न छे सार रूप है हरिभजन अरुसंत मिलन दया दान उपकार परोपकार ने अर्थ सत्कर्मा अर्थ समय वापरे तो समय वायो વાવવાની જે કળા એનું નામ જીવન ક્યાં ક્યાં ક્ષણ વાપરવું જીવનમાં જોવા મળે ગાંધીજી હોય તો કણ અને ક્ષણ કણ એટલે અનાજનો કણ એનો જે બગાડ નથી અને ક્ષણ એટલે જીવનની ક્ષણ એનો પણ બગાડ નહી બસ જે સ્વામી ઉઠે ગુરુ ઉઠતા બસ ઉઠે એટલે ત્યારથી એમની સેવામાં જે હોય તે ભજન ચાલુ થઈ જવું જોઈએ કીર્તનો બોલો આ બોલો તે બોલો ભોજન ભજન ચાલુ સંભળાય એ રીતે એ ચાલુ થઈ જવું છે એક સમય એક મિનિટ બગડે એને ગમે નહીં તમે થોડા સમયમાં તમે કેટલું વધારે કામ કરો છો અને સાથે ભજન કરો છો એ મહત્તમ છે પણ હવે તમે જોયું ના હોય એટલે તમને મગજમાં ના પણ એ માનો ઉઠે એટલે જેવા આપણે એ ઉઠે એટલે તમે દાતણ આપો એટલે તમારે ભજન ચાલુ પછી રૂમ વાળો સફાઈ કરો પથણા પાથરો પોતું કરો જે કરો પૂજા પાથરો એ બધું કરો પણ વચ્ચે જો તમે એમને ઉભા તો એ તમે સમય ઉપયોગ ના કર્યો એવું નહીં તમે ભજન કરો એ ઠીક છે પણ બે ગાળાની વચ્ચે જો જે તમે પ્રવૃત્તિ કરવા જેવી પાછી સેવાની પ્રવૃત્તિ કરી લ્યો તો પાછું ઉત્તમ એ સમય નો માનો કે એ હજી નાય છે થોડી વાર છે તો એ દરમિયાન તમે દોડીને તમે તુલસી પુષ્પક એ બધું લઈ આવ્યા તો એ સમયનો ઉપયોગ એ કહેવાય સ્વામી કે એટલા સમયમાં તમે એટલું કામ પૂરું કર્યું ને પછી પૂજામાં બેસે એ દરમિયાન એટલી ફિક્સ સમયની અંદર એ ઠાકોરજીનું સ્નાન થાય વસ્ત્રો ધરાવ બધું થઈ જાય ત્યાં જ તમે પાછું જેવું એમને ઠાકોરજી પધરાવે આરતી થાય અને એ ગાળા દરમિયાન તમે સરસ મજા તાજો ઠાકોરજીને નૈવેદ્ય ધરવાનો થા જે લાડુ દૂધ આ તે બધું લાવી અને હાજર રહી જાઓ તો તમે કામ કર્યું કેવાય બાકી બધું થઈ જાય પછી ધીમે ધીમે વાપરી અને ભગવત કાર્ય પરમાર્થ બીજા ઉપયોગમાં પોતાના આત્મશ્રીયાર્થે વાપરવું એનું નામ સમયની વાવણી છે જિંદગી જબતક રહેગી ફુરસદ ના હોગી કામ છે कुछ तो ऐसा समय निकालो कि प्रेम हो जाए घनश्याम थोड़ा थोड़ो, थोड़ो समय पर एक पहोर अठे त्र कलाक थे चौबीस कलाक आठ पहोर छे पहोर प्रहोर कह पहर, पहर कह देशी बाजू पोहर कह पहोर आठ प्रहोर आठ प्रहोर नहीं चौवीस कलाक थे एक प्रहर बराबर त्र कलाक जो सत कवि प्रहर गुटी चार व्यवहारूट चार प्रहर धंधे गय व्यवहार के धंधो अर्थ उपार्जन बधु गणी लो बार छूटी तीन प्रहर रहो सोय चार प्रहर धंधे गय तीन प्रहर रहो सोय નવ કલાક શું સંત કવિ નવ કલાક વાંધો નહીં ચાર પ્રહર ગયો તીન પ્રહર રહ્યો સોય કેટલા બેચા એક જ બેચો ને હવે એક પ્રહર હરી ના ભજ્યો તો મુક્તિ કહાશે હોય હવે એક પ્રહર ચાર પ્રહર ના ભજો તો હરિભજન કરવું જોઈએ ચોવીસ કલાક માંથી ફક્ત પંદર મિનિટ પૂજાના બાકી પોણી ચોવીસ કલાક ક્યાં સવારે પૂજાની પેટી વાળીને બંધ કર્યું એટલે ઠાકોરજીને આપણે આમ સાયલેન્ટલી આમ કહી દેતા હોય છે હવે કઈ લપચપ કરતા નઈ ક્યાંય આડા આયા છો ને એક દુકાનદાર હતો ને એક સાધુ એ જોયેલું ખોલી બેઠા સાધુ ને ઓટલે થી જોઈ રાખતો હતો ઠાકોરજી પડદો અઠાવ્યો દીવાબતી કર્યા ધીપબતી કર્યા લટક સલામ પ્રણામ કઈ બે શબ્દો જેમ અષ્ટમ બોલ્યો બધું કર્યું ધૂપ ધીપ કરી અને પાછો પડદો નાખી દીધો અને પેલા સાધુએ કીધું ભાઈ પડદો કાં નાખી દો ઠાકોરજી નો અનેક લોકો સારા નર સાર કોઈની નજર ઠાકોરજી ઉપર એટલા ખરાબ લોકોની પડે એના કરતા પડદો નાખી દીધો સારો પડદો નાખ્યો છે બાકી આ થા ઉપર બેસીને પછી જે હું કાળાધોળા કરીશ એ તારાથી જોઈ નહી શકાય એટલે પડદો નાખ્યો છે મારા સાવ સાચું ન કહી દેવાય સાચ છે જો એક પ્રહાર હરી ના ભાઈ તો મુક્તિ કહાશે હોય એટલું ભજન સાડી ચોવીસ કલાક ચુપો ચોવીસ કલાક આમ જાય અને એ આપણે આટલું સાંભળ્યા પછી આવી રીતે સત્સંગ કર્યા પછી આપણે જો સવાર બપોર સાંજ એવી રીતે જો બે કલાક અઢી કલાક ત્રણ કલાક જો ભજનમાં સત્સંગમાં ન જાય તો મુક્તિ કહશે હોય એવું છે અને એક ડોક્ટર ઉદ્યોગપતિ ને મળો હે તમે જો કેટલા મહેનત કરે છે માથે માથું ન હોય ઘણી વાર કોઈને ત્યાં લગ્ન કરો હોય તમે જાઓ તમારે અત્યારે આઘા મારે માથે માથું નથી એવી રીતે કામ કરતા હોય છે નહી ખાવાના નહીં પીવાના નહીં સુવાના કોઈ મેળના ઘણા લોકો તો ઘરે કેટલા દિવસ રીતે છે એ ગણવા પડે સવાર આવ્યો તો એક કલાક બે કલાક બેસીને પાછો તો દિલ્હી ઉપડી ગયો ફ્લાઇટમાં બે ત્રણ દિવસે પાછો આવે પાણી ગ્લાસ પીધો ન પીધો થોડી બેઠક કરી ના કરી ત્યાં તો પાછો બોમ્બે ઉપડી જાય ત્યાં તો ક્યાંક નો ક્યાંક ત્રણ દિવસ માટે પાંચ દિવસ માટે અમેરિકા કેનેડા આટમ મારતો હોય મુસાફરી માં હોય કોઈ દિવસ ક્યાંય સમય છે અને કેટલી મહેનત કરે મોટા મોટા જોજો બધા એથી આપડે બધા મોડ્યા સુધી બધા સુનારા હશે લોકો તો છ વાગ્યા માં તૈયાર થઈને તો ઓફિસ માં આવી ગયા હોય કાંઈ ઓફિસમાં ના આવ્યા હોય માનવ મહેનત કેટલી કેટલી મહેનત આજ છે એમ હમ મજૂરી છે ખેડૂત જે બળ કરે છે અને તમે બધા પૈસા કમાવા માટે જે મહેનત કરો છો એની આગળ ભજન કરવામાં બળ નથી એવી મજૂરી નથી એવું બળ પણ નથી એવું કસ્ટ પણ નથી ઉલટાનું રિલેક્સન મળે છે છતાં એમાં કાળી મજૂરી નામાં તેમાં કામ કરતા ભજન કરવાની વાત કરો વઢીલા પડી જાય આપણે વિચારવા જેવું છે આપણે પેટ માટે વ્યવહાર માટે સમયને જે વાપરીએ છીએ અને જે આર્થિક એ છોકરા છોકરી પરિવાર આતે એના માટે માણસ આવકરા મોટા થતા નથી એમ તો કઈ વ્યવહાર રહેતો નથી એમ તો કઈ ઘર દ્વાર સચવાતા નથી કેટલી મહેનત આ સીએ ભણતા હોય ને પૂછો લ્યો આખી પિત પાપડા જેવી થઈ જાય આ જનરલ નોલેજ ના એના બધા જે પેલા યુપીએસ ને બધી પ્રશ્નો શું કે જીપીએસ ને બધા યુપીએસ જ ચહેરાજા જતી રહી હોય જો આપને લાગે બસ આને રોજ ખરખરાના કાગળ આવતા છે રોજ બેસણું હોય છે બસ કોઈ હસવો કોઈ મિજાજ રાખતોને માવતર વ્રત થયા હોય ખરી પાંદ હોય એને શું શું ખુશી આપતો હશે મારે એ નથી કેવું છતાંય સાથે કઈ દીધું આપડે કોઈ નામ શું કેમ દખલ કરવી જોઈએ એ ભગવાન સ્વરૂપ છે दरिद्र स्वरूप छे के वाद छे केवानी मेहनत करेट को बोले नेम बोले ट्राय कर आमा ट्राई ना हो કેટલી મહેનત અને ભાઈ જો એનાથી આપણે દસમા ભાગની મહેનત આમાં નથી લેવાઈ અને તમે શુક્રવારની આ સભાની વાત કરતા હોય તો તમે સાત દિવસ સુધી ફૂલ ટાઈમ ચોવીસે કલાક સંસારમાં આપ્યા ફક્ત અઠવાડિયા અંદર બે કલાક અઢી કલાક લો બે થી અઢી કલાક અઠવાડિયામાં કોઈ જાજો સત્સંગ નહી તોય આળસ થાય કેડ ફાટે કે માથા કોઈ ઉભા થાય ગમે નહીં કઈ શું કે સ્વામીજી વાત બઉ સારી છે તમે બોલો છો ગમે છે રસ પણ આવે છે પણ શું કરીએ થાકીને ઓફિસે હવે નથી હજી ઓવર ટાઈમ કરવાનું હોત તો થાક લાગે તેને શુક્રવાર હતો ઓવર ટાઈમ આવ્યો તો કરે જ ને તો અગિયાર વાગે ઘરે આવે તો એ નિરાય તેને આવે ને ખબર ના ખબર પડે આવ્યા કઈ ઓયલા ઉભા થઈ નઈ એને ગરમ કરી દે એ વાતમાં કોઈક ના સારા હોય તમને આપે તમે જેટલા બેઠા છો એને બધા ભગવાન હારા ઘર ના આપે આપડે કારણ કે નહીતર હવે આજના સુખી સંપન આજની આ જે ચેનલ છે અત્યારે જીવનની લાઈફ સ્ટાઇલ એની અંદર તો દરેક ને બે વહુ છે એક તમે માનવા માવન કારણ કે ઓલી કદાચ રાંધી આપે કે ના રાંધે જે હોય તે પણ આ ગરમ તો કરી જ આપે એટલે એક જણો બેઠો હતો ને પાડોશી મે ઈ સ્ત્રી આપો ને ઓલોકે એ બેઠી के ये नहीं। तो के नहीं य तो घड़ी तो जो ये नहीं गरम था थे हा तो जो तू अरे ये लुगड़ा नी करचली भांगी नाखे अरे तारा हडकिया भांगी नाखसी આ ભોજન ગરમ કરી નિરાય તે છે ને અને આજના તો જેટલા આપણે વિદેશમાં જોઈ ને એક જ વસ્તુ કહું વિદેશ જાવું એની આપણે જરાય આમ પેળી ખેવના કરવા જેવી નહીં કારણ કે બિચારો થાક્યો ફાક્યો કેવો કેટલા લાખો પતિ ડોલર એના ઘરે કરોડપતિ કેવાય એટલી હોય પણ આવડો ભરમૂડો પેરી રસોડામાં હોય બોલો આ પૂરી ભણે ઓલી પૂરી તળે આ ભાષણ ધોવે આ ફૂકવે આપણે એમાં દેશી જે બધા સર્વે કર્યો છે એમાં ભારત બાંગ્લાદેશ એનો નંબર આવે છે સુખી દેશોમાં ભલે ખાવાનું ઓછું હોય આમ બે જણા બેઠા હોય વાહન અવળા બે ટેકા લઈને આમ બેઠા હોય मथु ने खूण न एक बीड़ी पाचा बे, बे चटू लेता हो जलसो भारत में मारू कहवा आ देश बधी रीते सुख आपे शांति आध्यात्मिक भारत थोड़ा समय काढ़ी आपने समय ने केवल वेड़ा नहीं समय वपराय पर नही समय वो जो इन्वेस्टमेंट एवं करव जो धरती में धरती कई है सत्संग है धरा छा बीज रोपीए समय मबलक पाक थी खाली फूली उंगे એક ભક્ત છે ને મને અચાનક એક વાત કેવી મીઠી યાદ આવી ગઈ ભગવાનની પાસે એક ભક્ત ભક્તિ કરે અને આંખમાં આંસુ આવી જાય જ્યારે જયારે ભગવાનની સ્તુતિ કરે માળા કરે પ્રાર્થના કરે આંખમાં ત્યાં આંસુ આવી રીતે વર્ષો બીઆ પણ પછી ભગવાનને ઠપકો માંડ્યો દેવા બહુ મજાની વાત હે ભગવાન હું તો એમ માનતો હતો કે તું બહુ કરુણા છું પણ હું રોય મારી આંખના આંસુ સુકાઈ ગયા તો કોઈ દિવસો દીધો નહીં આંસુ કિંમત ફક્ત રાજ કેમ માને છે કે મેં તારા આંસુની નોંધ નથી લીધી તો મારા ક્યાં લીધી છે ચાલ બતાવો થોડી આગળ ચાલ્યા स्वप्न में दूध अति बगीचो अति उत्तम स्वर्गीय पुष्पो ना खिले बगीचो।, बगीचो है क्या नो खबर तो बद तारा आसूआ फूल रूपे उगया धाम को आसू नो ली एक, -एक आंसू ने बेटा मैं हथेड़ी झीली मा झीली मार दिव्य भूमिका मैं आंसू ने इ बगीचा मू तिहार करवा करावा समय आए त्यारे क्य नहीं नहीं मानते मैं तारा आंसू तारा भक्ति तारी स्तुति तारा जपनी नोध नहीं लीती જરૂર એક પાપ ભગવાન બઉ સરસ વાત કરી એક પાપી દુષ્ટ માણસ પણ આપણે ગાળ દીધી હોય તો આખી જિંદગી નોંધ લીયે છે તો હું તો આખી જગત નો બાપ છું હું મારા દીકરાનો કરેલો પોકાર હોય એને નજર કેમ ના રાખું હું કેમ ભૂલી જાઉં દુશ્મન ગાળ રાખે આખી જિંદગી યાદ તમારે લગ્ન પ્રસંગ આવે ને કોઈ એવું કેવાય ગયું પછી તમારા સંબંધિત થતો મનાવા જાઓ તો ઈ તમે ઓગણીસો માં મને કેવું કીધું હતું ઓગણીસો માં એટલે ભાઈ ત્યાં હિન્દી ચિંદી હથિયાળીમાં ઝીલું છું અને એના ફૂલ ઉગે છે માટે જરાય નિરાશ થવું નહીં એટલે કહ્યું ને આપણે કે સમય વાયબો એ જ કે જેને હરિભજન કર્યું સત્સંગ કર્યો દયા કરી દાન કર્યો પરોપકાર કર્યો એને જીવન છે એની પાછળ જીવવાની કળા છે રોજ સુતા હોય પાંચ સવા પાંચ થાય ને આ બાજુમાં ઓલા એવા ઊંઘ માં ટેટા થઈ ગયા હોય એમ જ્યા પછી વોલ્યુમ વધે રોજ ઓલરેડી જીવંત એલારામ દૂધવાળો આવી જાય પણ મને વિચાર આવી કહું ઓહ આપણે હજી ઉઠીયે છીએ આ દૂધવાળો કેટલા વાગે ઉઠતો હશે छापा वालों केगे उठते हे चौकीदार के एक संगीतकार रियाज करने चार वागे उठी जाए वेला उठवा दरक कलाओ में सीध कर वेला ज उठे नौ वगे कसरत करे परसेव वाले तंदुरस्ती ना <laughs> जुजो हो कसरत एम जो परसव वाले ये कनिष्ठ कसरत पी प्राणायाम हो शारीक हो અને શરીર કંપ લે તો પ્રાણાયામ પણ મધ્યમ છે કસરત પણ મધ્યમ એની કક્ષા નીચે છે ઉત્તમ એ છે કસરત કરો શારીરિક કે પ્રાણાયામ કરો પ્રફુલ્લિતતા આવે તો સર્વોત્તમ છે એ વ્યાયામ પછી પ્રાણાયામ હોય કે શારીરિક હોય પ્રફુલ્લિતતા થાય તો એ સર્વોત્તમ શરીર કંપે કે પછી થાય તો એ કનિષ્ઠ છે તો આ બધા રિયાઝ કરવા સંગીતકારો કેટલા વાગે વહેલા ઉઠે એ ભાઈ અને ઈ રામસાગર પેલો તાનપુરો લઈ અને એક આંગળી લઈને પછી દાંતણ બ્રશ કરી નવા દવાનો પછી બેસી જાય બસ ઘૂંટી રાખ શું ઘૂંટે ખબર સ બ્બે કલાક સ બબ્બે બબે હું કરો છો ક્રિયા જ ત્યારે જો પછી કર ના પછી ના કરાય અચ્છા કલાકાર બનવો હોય ને બેસનો અવાજ બનાવવો હોય તો ચાર વાગે ઉઠવું પડે વહેલા ઉઠો એટલે શરીરમાં કફ હોય શરીર મંદ્ર હોય અવાજ મંદર થાય બેસ ઘેરો અવાજ બને પછી તો પ્રકૃતિ પિત્ત થઈ જાય એટલે પછી અવાજ ના બને અવાજ તળાય ને મીઠો અવાજ સ્વીટ સાઉન્ડ કરવો હોય બેસ અવાજ કરવો હોય તો વહેલા જ ઉઠવું પડે વહેલા જ કરવો પડે અને એક સંગીતકાર રોજ ના આઠ આઠ દસ દસ કલાક રિયા ત્યારે થાય કેટલી કેટલી મેન અને વેલા ઉઠી એક વિદ્યાર્થી તમે જો કોઈ પણ સીએનો અઘરા ભણનારા જે હોય છે એ વહેલા ઉઠીને બધા સુઈ જાય વહેલા ઉઠીને સ્ટડી કરે ને વેલું એવું હોય તો સુઈ જાય વહેલા આપડે કઈ ને વહેલા સુકામ ઓઠો જ યાદ રી એવું એક કલાક બે કલાક રીડિંગ બરાબર પાંચ કલાક રીડિંગ કે છે બરાબર છે ને ત્યારે આપણું મન શાંત છે વાતાવરણ શાંત છે હવા પણ વિશુદ્ધ છે કોંગાટ કશો નથી દુનિયા સૂતી છે ત્યારે અભ્યાસ કરવા વાળો બે પૈસા કમાવા માટે હેજના વિવેકાનંદ સ્વામી ને પૂછ્યું કે બે વર્ષથી સાધના કરું છું હજી મને ભગવાન દેખાતો નથી વિવેકાનંદજી બહુ સરસ કીધું કે તમે કઈ ભણ્યા છો તો કે આ હું કોલેજના વર્ષ પૂરું કરી દીધું એક્ઝામ આપી દીધું અચ્છા કોલેજના ત્રીજા વર્ષે ટીવાય સુધી કેટલા વર્ષ તમે કાઢ્યા પંદર વર્ષ થયા બાર ને ત્રણ પંદર વર્ષ પંદર વર્ષે તમે ટીવાય એમાં કાઢ્યા શું મળશે નોકરી મળી જશે એનો ભરોસો નહીં એ તો હજી બે ત્રણ વર્ષ કરવું પડે ત્યાર પછી કોઈ ગેરંટી નહી એમ અને ભાઈ પંદર વર્ષ આ કરી મહેનત કરી અને કદાચ હું આશીર્વાદ આપું નોકરી મળી જાય તો તને પાંચેક હજારની જે કઈ નોકરી મળતી છે મળશે અને મને નોકરી ના આપે કોઈ અને એક ભગવાન માટે તે બે વર્ષ આલતુ ફાલતું જેવી મહેનત કરી અને જેને તેને આગળ પ્રશ્ન કરે છે મને ભગવાન મળતો ભગવાન તંબુરામાંથી મળે રોટલા માટે માણસ કેટલા અને એના માટે કોઈ ફરિયાદ કરતો નથી જયારે કયો ત્યારે કરવું જ પડે ને સ્વામીજી શું કરીએ કરવું જ પડે કરવું જ પડે અને આમાં મને ઘણા એવા મળી જોવાની હોય કે આપણે આટલો સત્સંગ રાખીએ આટલી માળા કરીએ આટલી પૂજા કરીએ આટલું દેવ દર્શન કરીએ તો મારી હગાઈ નથી થતી ખરેખર આવા મળતા હોય તે આમાં શું થતું છે મે તમે કેવા અવળા થઈ ગયા સત્સંગ કરવામાં તમે શું પૂજા કરો છો તમે ના થઈ જવું જોઈએ એ સારું તમારે જેવા ઓછા રખડે એ પણ હવે એમાં કંઈક છે ને ભગવાનનું તમારો નસીબનું પૂર્વે કંઈક એવા કરીને આવ્યા છે જે હોય તે આમ તો આ બધી વસ્તુ આપણે બોલીએ ને કે ભાઈ તો પ્રાર્ધ છે એટલે એ હાંસી પાત્ર બાબત છે પણ છતાં હવે સૌ સૌનું મોટા મોટા ચિંતકોને મેં એમાં વાંચ્યા તો એ લોકોએ એમ તો કીધું કે સારું લગ્ન માં તો કઈક ઉપરથી જ ગોઠવાઈને આવે છે આખી જિંદગી ભાગ્યની એની બધી ના પડી પણ લગ્ન ની વાત આવે ને તો કે ઉપરથી જ ગોઠવાઈને અવળા થઈ જાય તો થતું હોય ત્યારે જ થાય અને જે ભટકાવાનું હોય એ જ ભટકાય એ તો છે તો આટલી મહેનત આપણે લેતા નથી એટલે જે વેલા ઉઠીને અભ્યાસ કરવા વાળો વેલો ઉઠે છે અને કેટલી મહેનત લે છે એમ પૂજા પાઠ કરવા માટે પણ આપણે થોડો સત્વગુણ ઉઠીએ ત્યારે હોય મન શાંત હોય એટલે મારી તમને હાર્ડલી ભલામણ છે ઘણા લોકો શહેરમાં આવું કરતા હોય છે ઉઠે બાથરૂમ કોમન હોય ઘરમાં પાંચ છ સભ્યો હોય એટલે બ્રશ કરી લે પછી છાપું આવે ને વાંચે સમય મળી જાય ટીવી જોવે એક બે જણાને ફોન કરીને કાંઈક કહેવાનું હોય કહી દે પછી મોકો મળે એટલે પછી ના ધોય પછી પૂજા કરવા બેસે વે બસ મુક્તાનંદ સ્વામી એટલે કીધું ભજન તમે અન્ય ઉદ્યમ કરે ભજન તમે અન્ય ઉદ્યમ કરે નારકી થાય નારકી થાય જીવતા જ પછી શાંતિ જ નારી એટલે સાંભળનારા છો જે બધા પેહલો સવારનો ઉઠ્યા નો શાંત સમય નો અવસર ભલે બાથરૂમ કદાચ ખાલી ન થયું હોય તો બેસીને જે કઈ જપ કરવાના હોય ધ્યાન કરવાનું હોય એનો બરાબરનો ઉપયોગ લઈ લેવો મેડિટેશન આતે તે બધું કરીને એ આપણે આધ્યાત્મકને મોટામાં મોટું પોષણ આપી દે એટલે આવી કૂટેવો એને કાઢી નાખવી અને ભગવાનની ભક્તિનો લાભ અવશ્યપણે લઈ લેવો એનું નામ છે સમયને વાવવો અને એનું બીજું નામ છે જીવન જીવવાની ચોંટાતું નથી કઠલાલ ને પાદર થી શ્રીજી મહારાજ નીકળ્યા ગામના ગોંદરે કુવ માણકીને ઉભી રાખીને પગનું ઠેબું દીધું પાણી પીવડેવું છે ચાલતા થયા ત્યાં કોઈ બહિરાઓ નો ખબર પડી ગઈ આપણા ગામમાં પેલી રામભાઈ છે ને આ એના ભગવાન છે આખો ગામ કુસંગતું પણ આ રામભાઈ છે ને આ એનો ભગવાન છે તે કોઈ કોઈને ખબર આપી કે રામભાઈ તારો ભગવાન હમણાં ગયો એટલે રામભાઈ એકદમ દોડ્યા પણ ત્યાં તો મહારાજ નીકળી ગયા તા પણ મહારાજ જોયા મહારાજ પાછું ઉભા રામભાઈ ગયા મહારાજ પગેલા ગયા બહુ આજી કરી બહુ મજાની વાત મહારાજ પધારો મારી ઘેર પધારો અહીંયા આવ્યા છે હું અભાગણી નામ મૂકીને જશું મહારાજ કે રામભાઈ ઉતાવળ બહુ છે આગ્રહ પણ તમે આવશો જ એટલે અમે ધીમે ધીમે ઘોડી ચલાવી ભેળા થઈ ગયા દર્શન થઈ ગયા અમે રાજ છીએ જવા દો અરે મહારાજ મારો જીવ કેમ હાલે પણ મહારાજ કે રામભાઈ નહીં નહીં રોકાવે બસ જવા દો પહે હૈયા પછી ના પાડી શક્યા નહીં એટલે મહારાજ આમ થોડા ચાલતા થઈ ગયા ઘોડી ધીમે વિચાર આવ્યો એકદમ કુવાના કાંઠે જાય પેલી માટલું હતું માટલામાં પાણી ભરી અને એકદમ પાછો માટલી નો ઉપાડી અને પાછળ દોડ્યા બુમો પાડે હે મહારાજ હે મહારાજ ઉભા રહ્યો ઉભા મહારાજ એકદમ ઘોડી ઉભી રાખી પાછા વળ્યા આવ્યા શું છે રામભાઈ હે મહારાજ ભલે મારા વિહામાં જાઓ પણ મહારાજ તમારી મોજડી લેવું કાઢું માટલામાં અરે મારણ બોલી દઉં કરરણ બોલેલો પાણી જળ એને હું આ કુવામાં નાખીશ અને એ પ્રસાદી નો કુવા આખો થશે મહારાજ અને એનું પાણી આખું ગામ કુસંગી છે ને એ પીશે તો કેટલાય સત્સંગી થશે અને કેટલાય જે વિરોધ કરે છે આ અમારા ગામની પ્રજા ગરીબ લોકો અભણ લોકો સગવડતા વગરના અમે ક્યારે ગંગાજી નાહવા જાય કાશી ક્યારે જાય ક્યારે ગંગાજીમાં નાઈએ ક્યારે અમારે જાત્રાનો યોગ મળે મહારાજ એટલે હું તો મારા ગામને કુએ જ ગંગાજી પરગટ કરી દઉં છું ગામનો કુવો જ ગંગાજી કરી દઉં છું કે આખું ગામ એ તીર કરે એ જળ પીએલ ક્યારેક આચમન લીએ પણ આનું તો પશુ પક્ષીઓ જે જે પીશે ને જળ મહારાજ આ ગંગાજળિયા કુવાનું એ બધા મોક્ષ થશે તમારે માર્ગે ચડશે ભક્તિને વરસે અને જીવનું કામ થઈ જશે મારા તો સાચી કરી એટલે લોા પ્રગટી છે જો આમ આપણે હવે આપડે લિંક ઉપર આવ્યા છે ચરણ મહિમા જોયો આપણે અંગૂઠાનો મહિમા સમજીએ છીએ કે આ અંગુઠામાંથી ગંગાજી પ્રગતિ છે ક્યારે પ્રગતિ છે જયારે બલી મહારાજા યજ્ઞ કરતા હતા સ્વર્ગ નું રાજ ત્રિલોકીનું ઇન્દ્ર દીકરા કરી કે મહારાજ દીકરાઓ બધા દેવતાઓ બે હાલ થઈ ગયા એટલે ભગવાને પછી વામન અવતાર ધારણ કર્યો અને વામનજીભાઈ ના બટુક નાના સાત વર્ષના બાળક હાથમાં છત્રી જણો ધારી છે શરીર ખુલ્લું નાનું પિતર પહેર્યું છે હાથમાં કમંડળું છે લાકડાની ચાખડી ઉપર ચડ્યા છે ઠુમક ઠુમક ચાલે છે અને બલિ યજ્ઞ કરે છે એ યજ્ઞ ને આવીને બલી એ પાસે વામન જે ક્ષમ દેહ કરીને પોકાર કર્યો અને બલિ મહારાજ ઉભા થઈ ગયા છે ભૂદેવા એવા છે શુક્રાચાર્ય જોઈ ગયા મહાજ્ઞાની છે બ્રહસ્પતિ જ્ઞાની શુક્રાચાર્ય છે એટલી એની પ્રખર વિદ્યાઓ છે શુક્રાચાર્ય એમણે જોઈ લીધું કે આ કોઈ બ્રાહ્મણ નથી આ વિષ્ણુ છે તમે વિચાર કરો એક જે ઓળખી શકે છે એ શરણે નથી થતો નથી ઓળખતો એ શરણે થઈ જાય એટલે મૂળ વસ્તુ છે ને ભાવની છે બુદ્ધિ વિદવત્તા બધું મારું ફરે છે ज्ञान साचु एज के समर्पित थाय चरण थे आधीन थाय दीन थाय था मैं तेरा तू मेरा जे बस ये पमी गए બલિ મહારાજ છે હવે એક કથા લાંબી નથી કરવી પણ એ બલિ મહારાજ પછી બધું આપવા માટે તૈયાર થાય છે માગો તમારે જે જોયું ભગવાન કે જાજુ તો કઈ જોઈતું નથી પણ હું બેસીને સંધ્યા વંદન કરતો હતો ત્યાંથી આવી મને ખોટું લાગી ગયું એટલે મને એમ થયું સાડા ત્રણ આઠ ની જગ્યા હોય તો સંધ્યા ગાયત્રી સુખેથી થાય એટલે સાડા જગ્યા આઠ જગ્યા આપો હે બલિ મહારાજ બહુ હસી પીડા ત્રિલોકાધિપતિ મહારાજા બલિ ની પાસે કેવો પ્રભાવશાળી વ્યક્તિત્વ છે ત્રિલોકીપતિ મહારાજ બલિ મહારાજ મોટા મોટા બ્રાહ્મણો નો આદર કરું છું પણ સાડા ત્રણ હાથ જગ્યા માગી આપતા શરમ થાય છે વાતે સાચી ને વાતે સાચી મુકેશ અંબાણી કે અનિલ અંબાણી પાસે આપણે એમ કઈ ચાય પીવી છે પાંચ રૂપિયા આપ એને માઠું લાગે ને એને એને પોતાને માઠું લાગે એટલે માગી માગી પાંચ લાખ માગ્યા હોત કે મારે ચાય નો ધંધો ખોલો એમ કઈ નઈ પાંચ લાખ માગ્યા હોત તો મારા મુખ ને તો શોભત પાંચ રૂપિયા પણ ચાય પીવું મગજ ભાવનગર ના મહારાજ જ વાત છે પણ મગજમાં આવી ગઈ છે અને બનેલી વાત છે ભાવનગર મહારાજા તખ્ત્રીજી મહારાજા બજારે નીકળ્યા અને પાછળ ગલી વાળી વાળતો હતો પણ ભાવનગર અદબ થી પેલા તો બહુ એવું હતું ને અને એક બાજુ એકદમ ઉભો રહી ગયો મહારાજા સલામ કરી અને મહારાજા પધારે આ તો અમને પોતાનું હલકું વરણ માને અને સફાઈ કરે પણ મહારાજા ને કુંડજને શું થઈ ગયું ઓહો કેવું સરસ કામ કરે છે કેવી સફાઈ કરે છે કેવો લીન હતો અને મને જોયો કેટલો આદર કેટલો રાજી બહુ થઈ ગયા સાવ બંદર બહુ મારા બહુ સારું છે એમ માગી લે તારા શું જોઈશ માગી લે હે બસ મેરા તમે અમારા અન્નદાતા છો કઈ જોઈએ નઈ રાજી રહ્યો એટલે રાજી તો છું એટલે તો કઉ છું માગી લે ના મહારાજ બસ હું આવીનેફાઈનું છે આપણું નગર છે મારું છે રાજી છું માગી લે આજ ભાવનગર ના મહારાજાને કહું તૂટે છે કહું તૂટે છે આમ કેડિયા ની તને શું આપી દઉં માગી લે આજ માગી લે એમ કીધું ભાવનગર ના આજે મને કહું તૂટે છે માગી લે એમ ત્રણ વાર કીધું ને એટલે ભંગીએ કીધું મહારાજ માગું એનો રોપ થઈ ગયો ચેરો બદલી ગયો પ્રકુટી વાંકડી થઈ ગઈ તો પેલી વખત નહી કઈ બોલે પણ બીજી વખત જેવું એમ કે હું માગીશ તું આપીશ તો ના પેલા તું વાત કરી ત્રણ વાર નહી સાત વાર તમે કયો માગો આપે તું માગે તે આપી દઈશું કેટલી સરહદ ઉપર લડી લડી કેટલો કટકા થઈને હંધાણો હોય જીવતો રહ્યો હોય મરતા મરતા એને રાજી થાય ત્યારે એક ગામ આપે આના ભંગી વાળતો વાળતો કે મને પચીસ ગામ આપો એ ભાવનગર સ્ટેટ ના ગામ એટલે અમલદારે બે ત્રણ વાર ત્રીસી ત્યાં આમ જોયું ને એટલે ભંગી બોલ્યો તમે કઈ બોલતા નઈ મેં મારી મેળે નથી માગ્યું ભાવનગર ના કીધું છે માગી લે મને મોજ ચડી છે આપણ માપમાં મગાય એને રાજનું બળતું હતું એટલે મહારાજા મહારાજા એ ખુશ થાય ને કે મહારાજ ગામ એટલે અમલદાર મારા તો હુકમ કરીને બેસી જાય તીજો તળિયા દેખાય જાય તમારે કામ કેમ કરવું એની વાત સાચી એટલે કે મગાય પણ માપમાં મગાય પચીસ ગામ હોતા છે કઈ ગપચપ નહી મહારાજા કીધું અને મેં માગ્યા હાજરીમાં એ મહારાજ છે ને ત્રણ વાર બોલ્યા તે મને એમ થઈ ગયું કે ભાવનગર ના મોજ ચડી છે અને જો હું નહીં માગું તો એની મોજ હેઠી પડી જાય છે એટલે મેં પચીસ ગામ માંગ્યા છે અને અને સાંભળી લેવી મોજ ચડી ને એવું જ મંગાય પછી એમ ના કેવાય મને ત્રણ હાવતી લાલ ત્રાંબિયા જેવો થઈ ગયો હતો આજ મારા ગામના ભંગીને શું દઈ દઉં ત્યારે હું એમ કઉ મને બે ત્રણ હાવ દેજો પચીસ ગામ હજી પચીસ મે તોય માગ્યા તને એટેક ના આવે એટલે બાકી હું તો કહે ભાવનગર રાજ દઈ દઉં દઈ દે પણ સાંભળીલા 25 ગામ મને મહારાજ આપે ને બીજી મિનિટે પાછા પગ માં મૂકીને કહીશ આ આપનો સંભાળો મારો છેલકું અમે સાચવી ના શકીએ અમે રૂપિયો એક જોયો હોય તો ત્રણ દી સુધી ખાઈ ના શકતા હોઈએ પચીસ ગામ અમારે ક્યાં જોયે પણ એ તો એની જેવી મોજ છે એવું આ કામ મારા પગલા તમારા નહી મારા પગલા ઓહો મને તેમ હતું મારા પગલા મોટામાં આપીને તમને આપી દઈ ના મારા જ પગલા કારણ કે ભગવાન એમાં જ કરવું હતું જે કરવું હતું અને પછી ટૂંકમાં વાત ભગવાને સાડા ત્રણ ડગલા બલીએ તથા કહ્યું ભગવાને કહ્યું કે સંકલ્પ કરો કારણ કે દાન આપવું હોય સંકલ્પ કરવો પડે શુકરાચાર્ય વચ્ચે બહુ ગડબડ થઈ ગઈ છે એટલે ભાઈ વાત મૂકી દો શુક્રાચાર્ય પછી સંકલ્પ કરવા માટે કીધું તો ના પાડી હું નહીં કરું એટલે છેવટે ભગવાન સંકલ્પ કરવા માટે કે છે પણ શુક્રાચાર્ય જળની જારીમાં આડું જીવડું થી બેસી ગયા ત્યાં પાણી ભગવાન પોતાના હાથે લે જળ સંકલ્પ માટે લેવડાવવા માટે પાણી પડે નહીં ભગવાન તો જઈ થવા જાણે દરબી પડે લઈને શુક્રાચાર્યુ એક બાજુમાં શુક્રાચાર્ય અને બીજે દેહ બીજું બેસી ગયા તાકાત કેટલી છતાંય ભગવાન શરણ નથી થતું નાળચો આડું બેસી ગયા બે રૂપ ધારણ કર્યા કેવી તાકાત છે પછી ભગવાન સળી ગોકાવી પણ એ બે શરીર તો એને એક છે ને એટલે ત્યાં જેવી દરબી આંખમાં આવી સીધી આંખ ફૂટી શુક્રાચાર્ય બેસી બીજી તે દિવસથી શુક્રાચાર્ય ની આંખ છે હજી શુક્રાચાર્ય કાણા છે પણ એ નીકળી ગયા હટી ગયા એ કારણ કે બલીને ખબર જ નથી એ તો એ બાજુ બેઠા છે દેખે જ છે બીજા રૂપે નાળચામાં હતા એ ભાગ્યા અદ્રશ્ય થઈ ગયા એ કાંઈક ફૂટી ગઈ ભગવાને જળ લઈ બલી ને સંકલ્પ કરાયો અને જેવો સંકલ્પ ભગવાન પોતે ભારત વર્ષે એ બધું જે બોલવાનું હતું આર્યાવર્તે જે કઈ બોલવાનું હતું એ વખતે જ્યાં ત્યાં બધું બોલ્યા અને પછી સંકલ્પ જળ જેવું હેઠળ અને ભગવાન શરીર વધાર્યું એક પગલામાં સાત લોક ઓ બાપરે બલી તો જોઈ લો શુક્રાચાર્ય પાછું કીધું હું તને કેતો હતો અનંત બ્રહ્માંડ ને જીવાડનારો ભગવાન આજે બલી ને આંગણે આવી જો હાથ લંબાવતો હોય તો મૂર્ખ હોય તો બલી ના પાડે અનંત જીવોને દેનારો અનંત લોકોને પરિપૂર્ણ કરનારો બધાનો દાતા મારી કુટી આવ્યા છે મારી પાસે હાથ લંબાયો મહારાજા તો મારું ગૌરવ છે કે મેં ભગવાનને પણ વામન કરી દીધો છે અને આજ હવે એના વિરાટ થયો છે ને એ ક્યારે થયો મેં આપ્યું પછી બલી ની વાત જુઓ બાકી મેં એને વામન કરી દીધો અને મોટો ક્યારે થયો મેં આપ્યું પછી મોટો થયો છે આના યુગો યોગ કથા ગવાશે હું તો દાસ છું ભગવાને સપ્ત લોક માં આપ્યા બીજું પગલું જ્યાં મૂક્યું ઉપર સપ્ત લોક જે સત્યલોક ઉપર છે ચૌદ માં ઉપર ત્યાં ભગવાન ચરણ ગયો અને આમ પડ્યું બ્રહ્માજી વેદપાઠ ભણતા હતા ઋષિયો સાથે બેઠા હતા ત્યાં દફ દે થયું બધું અને બ્રહ્મા ઋષિઓને પાન પોથી પત્તા ને બધું પડી ગયું શું છે પછી ખબર પડી કે આ તો વામનજી પ્રગટ્યા છે બલિના રાજ લીધા છે એટલે બ્રહ્માજી એકદમ ઉભા થયા અને કમંડળો થી ભગવાનના વિષ્ણુનો જે ચરણ તો આખો દેખાય નહીં પણ અંગુઠાનો થોડો ભાગ દર્શાયો કે આ ભગવાનનો અંગુઠાનો ભાગ છે એટલે ત્યાંથી બ્રહ્માએ પોતાનું સુવર્ણ મંડિત કમળથી ભગવાનના કમલ કમંડળથી ભગવાનના ચરણ ધોયા અને એ ચરણ બ્રહ્માએ ઝીલી દીધું એ જ ચરણ એ જ ગંગાજી સાઠ હજાર દીકરા હતા કેટલા સાઠ હજાર અને એને જે ખાડો ગાડ્યો ને એના બાપના નામ ઉપરથી સાગર કેવાના આ બધા સાગર છે ને એના ખાડા ગાળેલા છે છોકરા ના સાઈઠ મંડી પડે રેવા દેતા હશે કઈ કામ ધંધો નહીં હોય કે રામ જાણે મંડી પીડા એમાંથી એટલે સાગર કેવાય છે રાજાના દીકરાઓ આ ધંધા કર્યા સાગર હવે એના દીકરા પછી રાજશ્રી અશ્વમે છૂટો મૂક્યો ટૂંકમાં મારે વાત કેવી છે કારણ કે મારે બીજી ગંગાની વાત કરવી છે એટલે પછી ઘોડો છૂટો મૂક્યો અને ઘોડો ચાલ્યો જાય છે એ અશ્વમે યજ્ઞ વાત એવી છે કે ઘોડા કોઈ બાંધી દે તો એની સામે યુદ્ધ થાય અને નહીતર સમર્પિત થઈને ખંડણી આપે અને તાબેત થઈ જાય એમાં આગળ જતા ઇન્દ્ર ને વિચાર થયો કે મારું દિવ્ય શક્તિ થી કપિલ ભગવાન સંગમ ના બંગાળમાં છે ને ત્યાં એનો આશ્રમ કપિલ મુની તો શ્યાન સાધના કરે એની ઝુંપડી ને જઈને ઘોડો બાંધી દીધો આ કેવું કારસ્થાન કર્યું અને ઇન્દ્ર અદ્રશ્ય થઈ ગયો અને આ બધો ઘોડો ગોતે ચારે બાજુ ક્યાંય ઘોડો જડે નહીં એમાં ખોળતા ખોળતા કપિલ મુનિ ધ્યાનમાં બેઠા છે ઋષિ નું અપમાન કર્યું ધોખે પાખંડી ચોર અમારા ઘોડા ને આવી રીતે ચોરી ની પાછું અદ્રશ્ય થઈ ને પાછો આ બેસી ધ્યાન ના ડોળ કરે છે જેવું એનો અપમાન કર્યું કપિલ મુની આંખ ખોલી અને જોઈ મારે બાજુ બેસી આંખની જ્યોતિ માંથી પ્રગટ કર્યું સાઠે બળીને ભસ્મ લેતા જાઓ આવા નડે એના કરતા જાય તો સારા મને આવી રીતે પાટી લાત છે અને અપમાન કરે છે આ યજ્ઞ અને રાજુ યજ્ઞ આવી રીતે પૃથ્વી કઈ પ્રજાને સુખી કરશે બાળીને ભસમાં અસ્ત્રોસ્ત્ર તો અત્યારે નથી ને એ આમ કરીને આમ કર્યું સાઈઠ હજાર બળી ગયા અને ભાઈ પોકાર થયો આ બધા અવગત્ય જ્ઞાન પછી એના ત્રણ પેઢી સુધી એના જે આવ્યા દીકરાઓ જે વંશમાં હવે ઉદ્ધાર કેમ થાય એટલે કોઈ બતાવ્યો ગંગાજી આવે તો તમારા પિત્રો નો ઉદ્ધાર થાય એ પછી અંશુમાન થયા પછી મહારાજ ભગીરથ પેઢી સુધી તપશ્ચર્યા કરી ગંગાજીના ઉપર કે ગંગાજી પ્રસન્ન કરવા સ્વર્ગમાંથી ગંગાજી ધરતી ઉપર આવે અને જ્યાં આ દીકરાઓ બળીને મૃત્યુ પામ્યા છે ભસ્મ થયા છે ત્યાં ગંગાજી વહે અને એ બધાનો ઉદ્ધાર થાય એ વગર ઉધ્ધાર નહીં થાય એટલે છેવટે ભગીરથ માં જાય મહારાજા તપ કર્યું છે ગજબ છે ને રાજપાટ છોડીને વનમાં બીજા વ્યવસ્થા કરી દે ને પોતે ઘોર તપશ્ચર્યા કરે એક પગે ઉપાડે આ એક જ રચના પધારો માં પધારો અમારા પિતૃ ઉદ્ધાર કરો અને ગંગાજી પ્રસન્ન થયા ભગીરથ માં જાઓ રાહ મહારાજા માગો રાજ માટે આ ધરતી પિત્રો નો ઉદ્ધાર એક બાજુ વાત એ સાચી ને એટલો ફોલ્સ ફોર્સ ફોલ્સ આવે તો આ બધું તો વિખાઈ જાય બધું મારી ધારા કોણ ઝીલે તો એ વ્યવસ્થા તમારે કરવી પડે મારે હું આવવા માટે તૈયાર છું એમ મોટા માણસો આવી યુક્તિ નાખે ને કે મને કોઈ વાંધો નથી તમે આટલા કાગળ લઈ આવો તો કરી નાખે એમ એ કાગળમાં ધીમી ગતિ ના રાખી શકે પણ આ નાખે વચમાં હું તૈયાર છું કોઈ જીલવા વાળું લઈ આવો તો હું આવું અને વળી ભગીરથ માધા કોઈ કીધું પૂછતા પૂછતા કોઈ ઋષિઓને પૂછ્યું તો આને જીલે કોણ તો કે એવો તો મહાદેવ છે એ કૈલાસ આધિપતિ ભોળિયો નાથ એ પશુપતિનાથ ભોલે શંકર તારે કે શિવરાત્રી છે એટલે આજ પ્રાસંગિક છે આપણે જે વાત લીધી છે શું મજાની વાત છે તમે જોવો તો ખરા શિવરાત્રી અને શિવરાત્રી ના વાત આવે છે અને ભોળાનાથ ઉપર પછી ભગીરથ મહાજાએ ભયંકર તપ કર્યું અને શિવજી પ્રસન્ન થયા આકાશમાં ડમરુ નો થયો માગો ભગીરથ મહારાજ માગો ઓહ મહારાજ આપની સાંભવી મુદ્રાનું દર્શન કરી પ્રસન્ન થયો છું મારા પર કૃપા કરો બોલો ગંગાજી મારા પિતૃ તૈયાર છે પણ મહારાજ મને ગંગાજી બહુ પ્રવાહ ભયંકર છે તમારે અવશ્ય ગંગા આવશે એને ઝીલીશ અને હું સાચવી લઈશ ભલે મહારાજ ગંગાજી મોબાઈલ કિરો કે મહારાજ ધારણ કરવા વાળા ઝીલવા તૈયાર થઈ ગયા છે અને જેવી નદી ગંગાજી કેશો અવર નદીઓના જેવી નદી આ જોગીડે મુજ ને જાણી આજ ત્રિપુરિનો ગર્વ ઉતારી આજ ત્રિપુરારીનો હે ગરભૂતારી હજી પાતાળ લઈ જાઉં એને તાણી ગંગાજી આજ અટવાણી ગંગાજી ને એમ થઈ ગયું કે બીજા જોગીઓ જેવો આ જોગી મને બીજી નદીઓ જેવી નદી જાણે છે પણ ખબર નથી હું કોણ છું અને ઝીલવા માટે તૈયાર થઈ ગયો છે જોઈ જોઈ લઉં આજ એને પાતાળમાં ઘુસાડી દઉં એ રચના એનો જે ચિંતન હતું ને શિવજી એ आना तो गर्व थी गिवजी शू कर फैलाचर ए भोड़ा जटा वधारी, जुगती शक ना कोई जागीरथ ने कारण जील्या संभु भगीरथ ने कारण ભે જટા વિસ્તારી ગંગાજી ને એમાં જીલા પછી થયું શું ગંગાજી એમાં હલવાઈ ગયા એમાં જટા માં જ ગૂંફળ્યું મારે રાગ વેગ દિલ ના વિરામ પા ઘણા દિવસો નીકળી બહાર ના નીકળાય ગંગાજી માર્ગ ખોળે પણ ક્યાંય ને જ્યાં જુએ ત્યાં આખા નર્મદાના પુલ જેવા પુલ દેખાય એક ટીપુ નીકળે નહીરામ પા અને ઘણા દિવસ અકળાણી જરીએ જવાનો માર ગજડ્યો નઈ જરીયે જવાનો એ માર ગજડ્યો નહી ગંગાજી હલવાણી જટામા આજે ગંગાજી ભગીરથ મહારાજ ની આંખ માં આશુ ધરદ પડે છે ક્યાં ગંગાજી ઉપરથી પડે છે બહાર તો દેખાતું જ નથી કઈ પછી ખબર પડી કે બે જણાનો ઝઘડો છે આ બે બાજુ રાખશે એટલે ભગીરથ મહારાજા દંડવત કરીને શિવજીને પ્રાર્થના કરવા માંડી નાખ મહારાજ મારું કામ બગડે છે વિનંતી સાંભળી ભગીરથ કેરી અને પાયું બિંદુ એક પાણી અરે ભાઈ આ તમે વાત જો શિવજી આ મહિમા ખંડિત દર્શન નહી કરો અખંડિત દર્શન કરો એ કેવું છે મારે આ કહી ને પછી મારે તમને બીજું કેવું છે મારે ઓલું નથી કેવું હ વિનંતી સાંભળી ભગીરથ કેરી અને પાયું बिंदू एक, एक, एक जटा मंगा जी अटवाणी गंगा यमुना ने सरस्वती एक बिंदु पड़ू ये आ गंगा यमुना ने सरस्वती प्रगटियावरी मगदंबा ગંગા મૈયા કહેવાય કે હેકણ કટકો હાડરો અને જો કોઈ ગંગામાં જાય તો એની એકોતેર પેઢીમાં ઓછા ભાગીરથી આવો ગંગાનો મહિમા છે ઈ ગંગા ક્યાં છે તમને એ બે વાત કઈ પછી પૂરું કરવું છે હમ ગોપાલના સાય વડોદરા દયા આવી સાથે નાદ ભક્ત હતા એટલે એમની સામે જોઈને કીધું શાંતિ રાખો આ અમારા નાદ ભક્ત છે ને એ તમારે જેલમાં આવશે અને તમને છોડાવશે તમારો ઉધ્ધાર કરશે હરિભક્તો જોવા મળ્યા કે આમના એવા શું છે કર્મ ત્યાં ને જેલમાં જવું પડે સ્વામી કઈ ઉત્તર આપ્યો નહીં ઉતારા બેઠા એમાં બાબા દિવાન વડોદરાનો વિરોધી એમણે હુકમ કર્યો જાઓ ગોપાલ બાબાને પકડી લાવો આવ્યું સૈન્ય ગોપાલ સામી સભા કરીને બેઠા છે આવીને ડોરા પછાડ્યા એમણે કીધું મહારાજ અમારા બાબા સાહેબ હુકમ છે તમને અમારે કેદ કરીને લઈ જવા છે ગોપાલ સ્વામી કે ભાઈ અમને પકડ્યા શું થશે અમને તો આ નાથ ભક્ત બોલાવે છે એટલે આવીએ છીએ એને જ લઈ જાઓ ને તો અમે વિ નાથ ભક્ત ને પકડાય છે ચોથા દિવસની વહેલી સવાર પ્રગટી છે આકાશમાં અજવાળું થયું અને ભગવાન સહજાનંદ સ્વામી વડોદરાની જેલમાં પ્રગટ થયા છે સાથે મૂળજી બ્રહ્મચારી છે મહારાજે નાથ ભક્ત ને કહ્યું ભક્ત માટે બ્રહ્મચારી સાથે થાળ લાવ્યા છે સરસ મજાનું ભોજન છે તમે ત્રણ ત્રણ દિવસ થી ભૂખ્યા બેઠા છો જુઓ પૂજા નો નિયમ હોય એને ભગવાન આવે પૂજા ખોવાઈ જાય તો એને શું મળે પણ નહી પૂજા કર્યા વગર આ વસ્તુ કઈ ભગવાન છેક અક્ષરધામ થી થાળ લઈ બ્રહ્મચારી પાસે ઉપડાવી એ કેવા ભોજન હશે હવે તો આપણને શું ખબર પડે અને આવી લ્યો જમો ભક્ત નાથ ભક્ત કે મહારાજ નાહો નથી પૂજા કરી નથી મારા કેમ જમા પડે તો કરી પડે કેમ જમું નાવું છે મહારાજે જમણો ચરણનો અંગૂઠો આમ કર્યો અને ધો નીકળ્યો ગંગાજી એ ગંગાજી ની વાત કરવી છે આ જમણા ચરણ એ ગંગાજી લ્યો કરો ના અને મહારાજ આમ જમણો ચરણ રાખ્યો અને નાદ ભક્ત નાયા અને સાઠ કેદીઓ હતા એના ઉપર નાદ ભક્ત પાણી ઉછાળે કીધું તું ગોપાલ ઉશે આ પતિ બોવ સાધુ હતા વ્રત થઈ ગયા બે સાધુ ટેકો દે ત્યારે ઘેલે નાહવા પહોંચે તો રોજ વેલા ઉઠી ઘેલેવા જતા બનેલી વાત નામ યાદ નથી પણ નામ પુરાણી સામે યાદ હશે એટલે એમના શિષ્યો પછી એક દિવસ બહુ આગ્રહ કરીને બેસાડી રાખ્યા કે ગુરુ તમે આઈ રહ્યો અને આયા નાઈ લેજો બાકી ત્યાં હવે જવું નથી શરીર પણ હાલે એટલે બહુ કયું એટલે રોકાઈ ગયા ત્યાં પણ આ લોકો એના શિષ્યો ગયા ઘેલા જ્યાં નાવા ગયા ને ત્યાં ટોળા ને ટોળા ધવલ દેદિત્યમાન શરીર વાળા પુરુષો સ્નાન કરે અને કળા ભરે ઘેલા નદીના જળના આ સાધુ એ કે આ અત્યારના પોર માં બધા ક્યાંથી આવ્યા અને કોઈ આ લોકો ના દેખાતા નથી બદ્રીકાશ્રમ ના મુક્તો છે એ ઘેલામાં નાવા એવા છે ઓલી ગંગામાં તો ભગવાનનો એક ચરણ માંથી સ્પર્શ હતો આમાં તો પાંચો પાંચો પરમો સાથે અક્ષરાધિપતિ અનેક નાયો છે ઈ આ ઘેલા છે એનો મહિમા બદ્રીપતિ અમે રોજ સ્નાન કરવા અહીંયા આવીએ છીએ અને આ જળ ભરી અમે શ્વેત દિપતિ વાસુદેવ મુકતો કે એમને એમને નવડાવશું અને આ જળ લઈ બદ્રીપતી નરનારાયણ નવડાવીશું એવું આ ગેલા નું માહિતી છે સાધુ કે ગુરુ કેતાથી બહુ સાચું છે પછી આવીને વાત કરી એટલે તમને ખબર પડીને કે હું શા માટે ત્યાં નાવાનો આગ્રહ રાખતો હતો તમે ક્યાં એ નાહી પણ એમાં નાવાનું પુણ્ય છે એમાં નાવાનો લાભ છે પુણ્ય નહી પુણ્ય તો મારાથી ખોટું બોલાવી ગયું એનો જ લાભ છે કે આ અક્ષરાધિપતિ આમાં નાયા છે પણ એ અક્ષરાધિપતિ આપણને હજી સમજાતો નથી ને એટલે આ બધી મૂર્તિઓનો આપણને જોઈ એવો મહિમા આવતો નથી સમજનારા સમજે છે બાકી સમજાય નહીં એટલે જેલમાં પછી ગંગાજી પ્રગટ થયા નાદપ્ત નાયા પેલા જેલના કેદીઓને પણ નવડાવ્યા મારા કિલ્લો હવે જમી લો તો કે મારા પૂજા ક્યાં કરી છે તો અમારી પૂજા કર્યો તુલસી ચંદન બધું બ્રહ્મચારી લાવ્યા છે મહારાજે પૂજા કરી છે દિવ્ય દેહ લઈ આવ્યા બધું આવ્યું જ્યાં ટોકરી ટોપલી ખોલી તો અહીંયા જે પુષ્પ ચંદન ચડાવ્યા હતા એ ત્યાં ચડી ગયા હતા લ્યો મહારાજ કે જો ભક્ત રાજમે અમારી પૂજા અહીંયા કરી ત્યાં પૂજા ગઈ હતી એ મહારાજ સાચી વાત છે મારે મારો નિયમ એ નિયમ તો રાખવું જ પડે મહારાજ રાજી થયા પણ ત્યાં જેલમાં પધરાવી ગયા અને મહારાજ પોતાના હાથમાં એ ઠાકોરજી રાખ્યા અને નાથ ભક્ત પૂજા કરી પૂજા પૂરી થઈ બ્રહ્મચારી બ્રહ્મચારી પાછા મૂકી આવ્યા અને એ જેલમાં નાથ ભક્ત જમાડ્યા નાથ ભક્ત બધાને જમાડ્યા બધાને એક સાથે અધિકારીઓને ખબર પડી અને બધા કેદીઓને પણ મુક્ત કર્યા નાથ ભક્ત મુક્ત કર્યા એ આ શ્રીજી ચરણ છે અનંદ ગંગાઓને પણ પાવન કરે એવો શ્રીજી મહારાજ ચરણ છે એને તુલે કોઈ આવે નહી એટલે આપણે ત્યાં ચરણામૃતનો મહિમા છે કોઈ પણ જગ્યાએ જાય ને ચરણામત મંદિરે આપે છે ચરણામૃત નો મહિમા છે પણ હવે ભેંસુ બે ભડકી ને રામજી મંદિર પૂજારી બેઠો ચરણામત ની ટોલી લઈને ટોયલી લઈને એટલે લેવો માજી ચરણામ માજી કોઈ કોઈ મંદિરે નહીં ચડેલા હાલ ઓલા કહેતો લેવ માજી ચરણામ્રત હે મારી મસ્કરી કરે મારા મોઢામાં દાંત છે શરણામત મારાથી સવાય અરે માજી આ ચાવવાનું ના હોય પીવાનું હોય ના ના મારી મસ્કરી કરો ચરણામત નો મહિમા છે વાત સાચી છે બહુ મહિમા છે ચરણામૃત આવી એમાંથી મારે કેવું છે શું ભગવત ધરાવેલી ચીજ વસ્તુઓ જળ પુષ્પ પત્ર ખાદ્ય અન્ય કોઈ પણ વસ્તુઓ રામાયણમાં તો મારી જો અચાન યાદ આવી ગયું ભગવાન રામજી ને વનવાસ થયો ને એટલે પછી વનવાસ થયો અને નીકળ્યા પછી ભરદ્વાજ ને મળ્યા રામલક્ષ્મણ જાનકી પછી વાલ્મિકીજીના આશ્રમમાં આવ્યા વાલ્મિકીજીને મળ્યા આદર સત્કાર થયો સત્સંગ થયો વિદાય થવાનું થયું એટલે પછી વાલ્મિકીજી રામચંદ્રજી પૂછે છે રામચરિત માનસમાં તમે જોઈ લેજો એટલે એમાં પૂછ્યું છે કે મહારાજ વાલ્મિકીજીને પૂછે છે પ્રભુ અમે કઈ જગ્યાએ નિવાસ કરીએ કે જ્યાં કોઈને જરાય તકલીફ ના વાલ્મિકીજી મહારાજ ચૌદ ઠેકાણા રામચરણ બતાવે છે કે તમે અહિયાં અહિયાં વસજો એ ચૌદ ઠેકાણા છે ને એવા અદ્ભુત છે એ ક્યાં છે એમાંનું એક ઠેકાણું તમને કઉ છું હા કે ભગવાન ધરાવીને પ્રભુ નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટ ભૂષણ અર્પણ કરીને જે અન ગ્રહણ કરે તમને અર્પણ કરીને વસ્ત્રૂષણ આદિ વસ્તુઓનો જે ઉપયોગ કરે હે મારા રામ એના હૃદયમાં આપ નિવાસ કરજો હવે આપણને જ્યાં મન પડે ત્યાં ખાઈ લેવાનું નહીં ધરાવવાનું નહીં જોવાનું નહીં કઈ એ ના ચાલે વૈષ્ણવ કોને કહેવાય ભક્ત કોને કહેવાય ભગવાનને અર્પણ કરી અને પછી પ્રસાદ ગ્રહણ કરવાથી એક તો પાપ જાય બીજા કોઈના દૂરી બહુ આ અવકાશમાં તમે જોવો છો ને એક આપડે ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એને અસર થાય છે તમે અત્યારે હું બોલું છું તમારા મોબાઈલમાં ફોન આવે તો આ એમ્પ્લિફાયર છે એ ચચ ચે કરવા ને એને અસર થાય છે તો આપડે તો ચૈતન્ય છે આપણા ઉપર કેટલા બધા દૂરિતોની અસર થતી હોય એટલે ભોજન ધરાવીને જળ ધરાવીને વસ્ત્રો ધરાવીને ઠાકોરજીને અર્પણ કરીને ચીજ વસ્તુઓનું ખાવું પીવું એનો ઉપયોગ કરાય ત્યારે પાપ ટળે વિચારોની અસર બીજી હોય બીજી દૂરિતોની એ બધી નીકળી જાય અને શરીર અત્યંત પવિત્ર અને શુદ્ધ રહે અને ભગવાનને નિવાસ કરવાનું સ્થાન બને એટલા માટે ધરાવ્યા વગરનું ઠાકોરજીને અર્પણ કર્યા વગર કોઈ વસ્તુઓનો ઉપયોગ કરાય નહીં એટલે પછી ઘણી વાર શું છે કઈ ધરાવવાનો યોગ ના આવતો હોય તો પોતાની પાસે પ્રસાદી ની સાકર કેવી વસ્તુ રાખે કે જે કઈ ન યોગ બને તો એમાં નાખી અને પછી મૃત બનાવવા વગર ક્યારે પીવાય નહી મીરાબાઈનેટોરો મોકલ્યો એક દાસી બહુ ભલમનશાહી એને આવી મીરાને કહ્યું મીરા પીવા જતા હતા મીરા એ જે આવે એ ઠાકોરજીને ધરાવવાનું તમજુ તે ઝેર નો કટોરો એને શ્યામલાલ ને ધરાવ્યો જમો પ્રભુ આ નૈવેદ્ય આવ્યું છે क्या सी आ मीरा मत पियो अजहर है भयंकर कातिल मीरा मत पियो मीरा के बावरी लगती है क्या बोले बोले शू मैने अभी भी शाम को भोग लगाया उसका चरणाम कभी हो सकता है हो मान के तो अमर हो गई, चरणाम <laughs> बाकी आपने पे उठली कक्षा विष नु अमृत से थड़ को જેને સેલ્ફ કોન્ફિડન્સ કહેવામાં આવે છે કે વિષ હોવા છતાં એ અમૃત જ છેડકો નથી એટલે એ વિષનું પણ અમૃત થાય છે તો ભગવાનના ચરણનો આટલો આટલો મહિમા છે એની કોઈ ગણના ન થાય એની કોઈ તુલના ન થાય એનું કોઈ વર્ણન ન થાય એનું કોઈ માપ ના આવે એ ચરણ શ્રીજી અંગૂઠો આમ અગ ચરણ મહારાજ પધરાવ્યો હોય ઢોલિયા પર બેઠા હોય દાદા ખાચર દીકરા બાવા ખાચર એ જયારે જયારે દર્શન કરવા આવે નાના ભાખડિયા ચરણ જોય અંગૂઠો મોઢામાં લઈએ મહારાજ શ્રીજી મહારાજ જમણા ચરણ નો અંગુઠો દાદા દીકરા બાવા ખાચર મોઢામાં સીધો પોતાની મેળા જમણા ચરણ નો ગોતી અને ચાહ ચહ ચહ ધાવે એવી રીતે ધાવવા માટે અને મહારાજ અંગૂઠો આપે પણ જો ક્યારે મંગળ સંતાડી દે તો બાવા ખાતે રડવા માટે રોજ નું મારા અંગૂઠાનું પાન કરવાનું એટલે એમાંથી છે ને બીજી જૂની વાત છે ને એ મને તમને યાદ આવી ગઈ એ છેલ્લે કઈ પછી પૂરું કરી દઉં કે તમે એક ચિત્ર જોયું છે માર્કંડે ઋષિને જયારે પ્રલય કાળની જોવાની ઈચ્છા થઈ એટલે ભગવાન એને બતાવ્યું અને માર્કંડી પુરાણ માં એ વાત આવશે અને આવે છે એ માર્કંડે કુરાણ શ્રીજી મહારાજ નામકરણ સંસ્કાર કરવા માટે ઋષિ ચિરંજીવી તત્વ મહાઋષિ મહા તપસ્વી તો એમાં એટલા બધા પાગલ થઈ ગયા જોઈ શકાય કે પ્રલય લીલા પણ ક્યાંય આધાર જડે નહીં અને ઋષિ એટલા બે બાવરા થાય ભયબાકડા થાય એટલા બધા દુખી થાય અને ત્રસ્ત ત્રસ્ત થઈ કે આ પ્રલય કાળમાં ક્યાં આશ્રો શોતું જળબંબાકાર એટલા પ્રલય उठे बमड़ो उठे एम भगवान ने जो एक वाला हाथ करार विदे नाथ थी करार विदे न पदारविंदम ए पग ने मुखारविंदे विनिवेश करारविंदे न पदारविंदम બાલમ મુકુંદમ મનસા સ્મરામી ઋષિઓ માર્ગન ઋષિઓને બીજા ઋષિઓ પછી ભગવાન પૂછ્યું કે પ્રભુ તમે આ જમણા ચરણ નો મોઢામાં મૂકીને શા માટે આમ ચૂસતા હતા ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે મારા ચરણામૃતનો આટલો બધો મહિમા છે અને અનંતઅનંત લોકો બધા એનું કરે છે પાન કરી કરીને ગાંડા થઈ જાય છે મસ્ત થઈ જાય છે આમ એટલા હોશમાં આવી જાય છે જેને શરાબ પીધો હોય એવો અને તરી જાય છે તો મને એમ થઈ ગયું કે આ ચરણાત્મૃત વગર મારા ભક્તો તડપવા માંડે છે તો એવું આમાં શું હશે કે જેનો સ્વાદ ऋषियों सही अंगूठा मुकी अरे अंगूठा चहाटी बोला ऋषिओ पूछ के स्वाद लगो के तेरे भगवान बोलिया मेरे अपने ही स्वाद ने मैं भी खो गए પોતે પોતાના સ્વાદમાં ખોવાઈ ગયા ભગવાન અંગૂઠો એનું ચરણ અમૃત એ અભિષેક એનું ધ્યાન એનું ભજન એ કરવાનો આનંદ અત્યંત છે એનો કોઈ પાર આવે નહીં એ શ્રીજી ચરણ અતિ અદભુત પણ એટલે હવે એ અમૃત હવે આવતી વખતે આપણે રાખશું હલો સહજાનંદ સ્વામી